આપું પચીસ પચાસ કોણ પાછા લીધો આપી દે હોય એટલે મને આ બધા લાખો રૂપિયા હતા પણ ધૂંધી તોય થઈ ગયા ના પૂછું અમને બધાને દાદા આપે દરજ્જો કરે કરું મને કઈ કરે તારે કઈ અમે જો આ કે કે કારણે મોર્ટર જે તે રી ના અમારો કારિયાપો અમારો કારિયાપો ના આવે અમારો કારિયાપો અમે અમારે કરાડા કરડા નું દેતા જોવો બળા જો સંજો બાજો કરણી એટલે કે નીકળ લાગે ઓરી દે ને દે ને એક તમને એક તમને દે જાય તો અમે કામ કરી બની જવાની જો અમે તમને તમને ના દો મને કે ધારો કે ના ભગવાને શું કહ્યું હતું કે વસ્તુ પહેરી મોટ કરી ના મો હોય પહેલા ફરજિયાત છે લે પરમજ પણ જે પડે ત્યાં નો અને કાડી ના કે હમ હવે મલો કે જતુરો હોય તે મારી દેવા દેના છે કે ને મને મને કે જતુરો દેવા દેના પણ એનો પર મોહ છે ને કે જતુરો હતા સકેરે ગાને મને કાડીયા તો ના કે છે કારણ કે જતુરો તો સ્નાન કરીયો આપણે તો કોઈ કર્યું હીરો પડી ગયો અને કોણનો મને ના કાડીને સતીગત નહી ના કરું અત્યારે જે દાદા ભગવાન મોફ કયો બન્યા કરશે બહુ કરો ભગવાને શું કહ્યું છે ભાઈ ભગવાને શું કહ્યું છે આ લોકો ત્યાગ કરે છે ને પછી કે છે એવું કે છોડ્યું તારે ભગવાન પૂછે ત્યાં છોડ્યું તારે ઉદય કરોડ્યું એટલે ભગવાને ત્યાગ કરવાનું કહ્યું નથી આ શું લેવાનો હોય તો ત્યાગ કરી અમે ત્યાગ અમે ત્યાગ બીજી વસ્તુ કહે છે આ દાદા સંપૂર્ણ ત્યાગ છે અમે કહીએ કેમ ત્યા નથી ભગવાન રહ્યા છે વસ્તુ બોલે તમને સમજો વસ્તુ ભલે આપડે દાખલો આપ્યો તરુણભાઈ તમા ના બે ના આપ વડોદરામાં અમદાવાદમાં એ સાડી એટલા માટે લટકાવે સાડી જોડે એક દાગ મૂકે માછલા પકડવા માટે સાડી ઉકેલું આખ તો પછી ઘેરા તમને મળ્યું એમ લાગ્યું કેમ આમ તો સાડી માં ચી ગયું એટલે કોઈ ગયો ના લાગે આપડે આમ થઈ ગયો ના કઈ નઈ કઈ પણ માટે ને જેને જ્યાં આવેલા આવા જાય છે બધે જ જાય તારી જાય ધંધો કરો છો એટલે લોકો ધંધા આપડે તાળા વાંચી દેતો રીતન જીતા આપડે મોહના બધા મોહના બજાર ના તાળા વાંચીએ શું કરવું અને આપડે મોક્ષ બધા તમે મોહની પાસે માર ખાધ્યા લોરાજ માં ઘડી કઈ લાઈન પછી આપેલ ગમ રોમોસે મનાઈને ગઈ પણ દાદાઈ મો આવે છે ને તો થડ માટે આમ બસ લઈ જ ને કે નઈ નઈ લઈ લે અને મતિયા થાય કે આશ પરવા લીધું હા એટલે આટલા બારમાં બધું ભૂલી જાય દાદા દાદા વાત કે ભૂલતા દાદા જતી દે ને સોની પાસે જતી દે ને ત્યારે મહી એમ થાય કે શું કામ દેવું તો એ પૂછશે કે એનું કારણ બોલ દે તો એ આવી બોલ દે એ દિવસ આવડે લે ગાલા નકી ગાજે બહાર વિના હે તમારો જાય હે દાદા એની ઉજવણીમાં હાલો બો હોજી જાતો હોય ડોક્ટર મોજી જાતો હા આ તારો તો પેલો ડોક્ટરને બેર જ છે તે ઉગડી કરી ડોક્ટર બધા અમને કાલિયા છો અમારો ટાઈમ લાવજો ચાલો મેં બીજી કરી દાદા હા તમે કહો કે મને કેવું લાગે છે જાણવું જોઈએ હું મારે ક્લા જવા બધા પણ સામાસ ને ખરાબ લાગતું હોય તો આપડે સારું લાગે છે વાંચવું આપડે દુઃખ ના થાય સુખ તો ના થાય એવું કેવું આપડે બોલતા નથી આપણે બોલે જે બોલનાર ને અભિપ્રાય આપણે કેવાય તો હું બોલું છું બરાબર છે પણ સામો માણસ આ વસ્તુ જાણતો ના હોય આપણે તમે સારું જે બોલો છો પણ તમે ખોટું છે એવું નહીં બોલ્યું બોલતા નથી ખોટું પછી દુઃખ થાય સારું કરીને અંતર જ હા હવે સાંભળો ઘર નીકળ્યા હોય લાલ તાળી પહેરી હોય સારું વખતે કહીએ કહી દાખલ હું તમે એક દાખલા પૂછા હતા દાખલા તરીકે એને સાડી પહેરી દાદા જાણો કે મેં એકદમ લાલ રંગ સાડી પહેરી હોય હા અને હું તરુ બેન કે આ કેવી લાગે છે હવે તરુ બેન ને એમ થાય કે આ સાડી તો નથી લાગતી પણ હું એમ કહીશ કે સાડી નથી લાગતી તો પુષ્પા બેન ને એટલે એમ કે હા સારી લાગે છે એવું કેવું હા એવું કેવું જોઈએ પણ આપડે પછી મનમાં તરુબેન એમ જાણે કે આ મારો અભિપ્રાય નથી પણ એમને દુઃખ ના થાય ને બદલી નાખું અભિપ્રાય તારે પૂછ્યું પણ કોઈ વખત એવું પણ થાય છે કે કોઈ માણસ તમને પૂછે ને તમે પછી સપડે જાવ કે અભિપ્રાય નો પૂછો હતો પણ કામ ઉપર આપડે કોઈ પ્રોજેક્ટ હોય એમાં ઓલ્ટરનેટિવ હોય આમ કરવું કેમ કરવું તો પાંચ જણા બેઠા હોય બે જણા એગ્રી થાય અને ત્રણ જણા એગ્રી ના થાય એટલે તમારે તમને બેસાડ્યા છે મૂવા માટે નહીં બેસાડ્યા એનાલિસિસ કરી ને તમારો ઓપિનિયન માગે છે હવે એવું આવે કે ઓપિનિયન એવા હોય કોઈને હર્ટ થાય કારણ કે બહુ કન્વિન્સિંગ હોય પણ પોતે સમજી ન શકતો હોય હવે એ બોસિંચ બેઠો હોય તો એને એમ લાગે કે આ નુકસાનકારક છે કારણ કે મારી જ્યાં વિચારતો નથી હવે એ સંજોગોમાં આપણે કહીએ કે ડિપ્લોમેટિક થવું કે ડિપ્લોમેટિક કેવી રીતે બોલું કે તમારો ઓપિનિયન બી અપાય અને સામાન્ય હર્ટ પણ ના થાય પણ ઘણી વખતે એ આવડતું નથી હોતું ના આવે એ ઓપિનિયન બંધન નું કારણ છે આપડે ત્યાં નથી જગત ના માટે રાખ્યા નથી લોકો એમ જ જાણતા ભગવાન આપડે પેલા હોય ને મીટરો મીટરો હોય છે ભગવાન તારું જ ઉભું કર્યું છે બધું તારું ભગવાન હાથે જ ગાઢ તારું જ ઉભું તારું સ્વરૂપ એ ભગવાન છે તારું સ્વરૂપ એ જ ભગવાન ભગવાન મળેલા ભગવાન તમને મળ્યા હતા કોને બનાવી છે એવું લાગે છે ભગવાને ભગવાને એકલા કે ભાગીદાર બહુ શક્તિ છે ત્યારે તું શીખવાડીને ના કરો હાથો શું કરે છે એ શું કરે છે એ શું કરે છે આપણને શિક્ષકને બુદ્ધિ આપે છે ને આપણને બુદ્ધિ આપે છે આપણને શીખવાડે છે બધું હં કી તમારે શું કરેલું છે ને આ બધું કરું છે ને દુનિયામાં સુખી કે દુખી શું છે એમ કે દુનિયામાં સુખી જીવે કે એને જ કરેલું ને અને આ દુખી દુખી કોને કરેલા છોટા એક કામ નોકો દુખી રહેતી એ પોતાને કે મને તો એવી છે દાદા કે ભગવાન જ બધું કરાવડાવે છે આ પણ તારે જનતા કોઈ હારામ પાડી નથી સાચું છે પણ ખોટું છે એમને કહેલું છે માનીએ છીએ શું ખોટું છે તેનું ખોટું નથી વાસ્તિકો વાસ્તિક વિજ્ઞાન થી ઉભું થયેલું જગત વિજ્ઞાન થી ઉભું જગત છે God has not created this world at all. God is created, correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, the world is a puzzle itself. Only scientific circumstantial evidence. <laughs> scientific circumstances evident, two ways of the god, points are a irritable. So, the puzzle is a problem, so it's a problem. દુનિયા ભગવાન દુનિયા ઘડી જાય અને એ ચલાવશે ના એ શું ઘડે વિચારે એ કુંભાર નથી ભગવાન ભાઈ ના સાહેબ ભગવાન નથી ભગવાન આવી રૂપાઈ દેખાય નહી ભગવાન છે હું તું કશું ના હોય તારે કે ક્યાં મારે કહે ક્યાં રહેશે તને શું લાગે અમને તો એમના ઉપર રહેશે ઉપર કોઈ બાપો રહેતો નથી બધા ભાઈ આકાશ છે ખાલી ઉપર કોઈ રહેતો નથી તમે એડ્રેસ આપજો ભગવાન ને જોઈ શકાય ભગવાન જોઈ લે એના દેખાય છે તમે દેખાય છે આખી ના દેખાય આ ચામડા ની આખી ના દેખાય એ તો જીવે દાદા આપે ત્યારે આ દાદા ભગવાન ત્યાં દેખાય છે નહિ ભગવાન દાદા તો નાની પુરુષ છે ભાદરના પટેલ નાની પુરુષ મે દાદા ભગવાન તો પ્રગટ થયા છે પધન ઉભા થાય નઈ બેને બેન છે તને તો આ પ્રાપ્તિ કરવાનો હક છે મારો હક છે આપો શું કહ્યું બીજા બધા ને ત્યાં અરજી કરવી પડે આપી મને એવા આશીર્વાદ આપો કે મારા મનમાં એકદમ શાંતિ થઈ જાય શાંતિ નઈ કાયમ આનંદ અને ચિંતા એ નહી થાય એવી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન નમજ હો ને ભગવાન જોડે જોડે જાય નઈ એ કરું છું પંચોતેર વર્ષ હા પંચોતેર જ્ઞાની પુરુષ તો બધા બહુ છે હિન્દુસ્તાનમાં બધા બે વીસ હજાર છે આવી કશું કહે ને કે ભગવાન નું છે તે પાવર વેતો નહી શું કહે દેહ ના માલિક નથી માલિક આ વાણી કોણ બોલે છે આ રોઈ નથી આપણે બોલે છે હા ઓરિજિનલ નથી આગળ ઓરિજિનલ ટેબ વિકરે બધા છે બધા અહંકાર પછી ચેપ નાખે અને હું તો જેવું છે એવું કહી દઉં મારા અહંકાર નહીં પછી ઈચ્છા ના એ ભગવાન સવારે રહેતો બરાબર પછી કોઈ પ્રકારની બોલ હોય નહીં કે રૂપિયા નહીં ફી નહી કઈ વાત ને કોઈ માલિક ના હોય તારે છે એટલા બધા કામ થાય નહી તો લાખ હવે પણ આ હું કોણ છું તો મુક્ત પુરુષ હોય તે છોડીયા જે બંધેલો હોય તો છોડીયા છીએ જે ભગવાન પાસે જે હતું વસ્તુ બીજે જીજે જ્ઞાની સંગીત થાય આગળ વધે કેટલું આત્મા થયો ચેતન થયું છે તો પણ આવું છે આ બાર થવાનું તો સારું નથી આનું અનુભવ ના થાય મેં વિચાર કરતો થઈ જાય કારણ જુદા શું શું શું શું શું એવું શાકભા ચિત્ર હૈદરાબાદ ચિત્ત એને સમજી શકે છે. એને ભજીએ જો બીજો બીજો બીજો તો આ તો એનું નામ નામ કરે છે. એની નીતાના જનર સમીલા દેરા દમૈલા સચ્ચે સુલા ઉદાર ઉદારની વાત કરે છે. એ તો એ તો ડાય ડાય હાય જીવ કાવ્ય તેરા ઇન્દ્રસ્થ હમમ ચાર આગળ દ્રષ્ટિથી ચાર વગર બીજો શું અર્થ થાય છે સત્ય સુધાર જે સત્ય સુધા એટલે અંગ્રેસ આખા જગત તે તને દર્શાવે દર્શાવે છે શું અને ચતુર્માસ ને આંગુળી નિર્દેશ કરતુર્પુરુષ ને કોઈ ચતુર્માસ ને આંગુળી નિર્દેશ કરી રહ્યા છે આંગુળી રીતે બની જાય છે જે લોકો અહિયાં જતા હોય દેખાતી નહીં દેખાતી ને દસિયે દસિયે દેખાય એવું કેવા માટે ખરો વર્ષ આ છે ચતુઅંગો છું પણ એ પણ સુધાર પણ એ સુધાર તેથી શાંતિ થાય એટલે પુત્ર રસ્ત છે એ તો બાબા બધા પુસ્તક નો જીવ એવાથી કઈ ગરે એને શું કરવાનું એક તો મેગો ગામ વરતી ગમેયા આપંદ્રા છે ને આ ગ્રામમાં નામલી બતાઈ દે સક ટી ના નામ હે દિતાવા દો દો બવા એનો ઇસતોક તો તોલે તો નોય તો મે દે છે તે દે ગાય કારણ હું આ છું એવું ધસી ન કરતા તેનો ભાગે માન્ય ધનજી પોતાના આત્મા ધંધું નહીં પણ તારું ધાર નીકળ્યું છે ત્યાં કહેતો દરિયા નઈ તૂજા આવે જે આપણા હિટ માટે કરતું હોય તો સમ <laughs> <laughs> આ નારિયેલું પાણી પાણી ભરી ભગવાન કુદરતી તમારી પત્રિકા પહોંચી હતી ઉત્તર માં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી વૈરાગ્ય ને લીધે જોડતા પુરાવા લખી શકતો નથી જોકે અન્ય કોઈ ને તો પહોંચવા નથી શકતો નથી तो तेरा मुदारंटा हूँ बीजो महावीर छूम मैंने आत्मिकार ग्रह दस विद्वा परमेश्वर ग्रह ठराया સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિ માં છું મતભેદ ના બંધન થી તત્વ પામી શકી નથી મતભેદ તમારો બહુ જ બુદ્ધિ જબરજસ્ત બુદ્ધિ સાહેબ બધી જાતના વિચાર વિશું <laughs> <laughs> चालो करो હવે તેવા પુરુષો ના માર્ગ ને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરી शिष्य कर सभा महानी महानीति हम धर्म शिष्य નશો એટલે સૃષ્ટિમાં પર્યટન કરો તમે પણ કરો આજે દાદા શિક્ષા તમારા તમને ક્યાં રીતે એમાં લખેલું તમારા ગ્રહ મને અહી વળતી તમે મને ઘણા સહાયક થઈ પડશો અને મારા મહાન શિષ્યો માં તમે અગ્રેસરતા ભોગવશો તમારી શક્તિ અદભુત હોવાથી આવા વિચાર લખતા હું અટજો નથી હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી જાગે એમ છે હમણાં પણ તેઓની ના નથી ના આપણી છે હમણાં તો બસો ચોથ તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદભુત હોય ઘરના સિદ્ધાંતો દર કરી હું સંસાર ત્યાગી તેઓને જગાવીશ ही खातर थोड़ा समझ नहीं से ही समान एन तो चले जुव तो खरा सृष्टि के रूप में मुकीय पत्र जान लखो विचार એટલે હવે અમને કહો અમે તમારા વેપાર માં આવી છીએ સાક્ષાત પૂજા સેવા લોકો અધોગતિ જતા હોય તમે જેવી કરવાનું બીરું જુ છે એવી તૃષ્ટિ તમે કરશો તારે તમારા બધા મહાત્મા હશે બધા મહાત્મા તમારી તૃષ્ટિ જોશે મહાત્મા મોક્ષી જોઈને ખાતરી આપી દીધી કેવું છે ઈચ્છા લાગે છે મને લાગે પૂછે છે કે હું જેમ ભગવાન માં વધારે ભક્તિ આપણે દુકાનો સારી દુકાનો ઓપનિંગ કરીએ તારીખ થાય અને આજે અને આજે તમે ભગવાન પ્રયત્ન કરો ધારા કરું કરો એનું ખબર આવે ત્યારે દે સંતોષ થયો તારા રહી છે તમારી ચિંતા નહીં ચાલી જાય તો સારું એમ કે છે તમને બધા પ્રોબ્લેમ સોંપવા છે ઉપર તો કોઈ લેતા નથી આવે વિશ્વાસ એટલે તો અહિયાં આવ્યા છે વિશ્વાસ છે એટલે આવ્યા છે દુનિયા કોને બનાવી હોય લાગે છે બનાવી છીએ ને આગળ ખુશી ન હોય